આપણે બહુ મહેનત કરીને લાખ એક ડોલર કમાયા હોય અને પછી બેંકમાં ભાઈ મૂક્યા હોય બેંક બે ત્રણ ખેતી હોય ઘરથી